હવે શું આગળ કેવા માટે એક નિષ્ઠા છે એક નિષ્ઠા એટલે અનન્ય નિષ્ઠા નિષ્ઠા પૂર્વક નિષ્ઠા એટલે વખતે જવું થાય કે અહીં જવું બધું અરે એ કઈ બધું લઈ લેવા માંગતા નથી અને એ કહ્યું જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી ભક્તિ ઈચ્છા નથી એટલે નહિ પણ એમને પૈસા લક્ષ્મી જ્ઞાની ના કે તન ની જરૂર નથી મન ની જરૂર નથી પણ મોક્ષાદી રાખીને તે કર્યા ઉપદેશ નથી પરિણામ પામતો ઉપદેશ કાશું શું કરવું પડે કારણ થી અર્પણ કરી દેવું પડે અમે અર્પણ કરીએ છીએ પણ ધન અમે અર્પણ નહીં કરતા એમને શું કરવું છે એનો કોઈ બરોબર એવો રસ્તો હોય તમે બતાવું એ તમને બતાવ ખરા એ કઈ લે નહી એ વખતે જો તમારી આશક્તિ હશે માં અચા છે શું કે છે ને એટલે અમે તો બતાવ્યું કરી સુધી એકજો અમારે જરૂર હતા ગરજ ભાઈ પણ અમારે ક્યાં ગયા છે અમે તમને સમજાય તમારા હિતના માટે કે ભાઈ આટલું કાર્ય કરજો તમે શું કહ્યું એટલે એવું કેવાનું તો પરિણામ જ પામે પેલું ઉગેજ નહીં આ કાયદો પાયા સિવાય પેલું ઉભે જ એ પૈસા આપડે લઈ નથી જ્ઞાની પૂછ દેખાડે ભાઈ આવું રીતે કઈક કરજો અને પેલા ને બધું ના છોડાવે ધન મને ધન એમ કારણ ધન નો લોભ જે છે ને લોભ નહીં જાય તમે એની પાછળ એને અવતાર થશે એટલે લોભ જોવા માટે લખ્યું છે સમજો કે આ કલમ કાયદા પૈસા આવે પણ મન દીદી હેતુ થતો નથી પછી મનરે ના થાય અને દીદી થાય અને ડોલર માં ડોલર માં મનરે કરે માટે હું મૂકશું એક જ્ઞાની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે આમાં કહેલી સર્વ વાત સર્વ શાસ્ત્ર ને મંજૂર થઈ આ વાત બધા શાસ્ત્રો વૃષભેજીએ અઠાણું પુત્રો ને તરાથી મોક્ષ થવાનો આ જ કર્યો હતો કે જ્ઞાની પુરુષ ભક્તિ કરો તન મન ધન થી પરીક્ષિત રાજા ને સુખદેવજી એ જ ઉદેશ કર્યો અનંતકાળથી પરિશ્રમ કરે પોતે પોતાની પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહી પરંતુ જ્ઞાની ની આ જ્ઞાન અંતર્મુ માં કેવળ જ્ઞાન પામી જાય એ તો આજ કેવળ જ્ઞાન હતું તો કેવળ જ્ઞાન પામી જાય કેવળ જ્ઞાન છે એમ નીચે રૂપ જ્ઞાન પામે कभी आज नहीं कहेली आज्ञाओ परोक्ष है क्यों कहते जीवने अठिकारी जवा મોક્ષ થવા માટે જ્ઞાની પ્રત્યક્ષ હું તમને કહું આમ કરજો કેમ કાઢી લેવું કે પ્રત્યેક જ્ઞાની હું તો બધું કરી શું કરે आज ज्ञान मार्ग श्रेणी कही पी बीजा मार्ग ऐसी आराध्य प्रत्यक्ष अमृत ने पमी निर्भय थे सृष्टि न चमत्कार लक्ष्मण आमत्कार गुप्त तत्व લાઈટ ગંદાજ ના દાદાજી વાત ના ચોટે आप ये कई छे ने के था था। के जे। जे। जे है ने दाख नहीं देखा नहीं पर ने आपड़ा छे कर रात्र बंद गए अपनी अंधारी गोररात हो એટલે જેને અજવાળું થાય તેને શંકા પડે કે મારાથી ઈચ્છા થાય બરોબર છે એટલે તમને વધારે આપડે બહુ સારું એટલું કહી છે કે હાલ આવી રચના કરી કેટલા જીવ નો હેરાન કરી નાખી કેટલું બહુ સારું આપડે શું કરવાનું કોઈ સબંધ નું મન છે બઉ પ્રિય હોય કારણ કે દાદો થતો તેડી જાય એમાં આપડે દાદા દેવી ગઈ ફૂડ લેવા લાવી જાય કેવા ગયો હતો તેને પથરામણી કરેલી એને રૂમ માં બેઠેલો હમણાં પર કઈ કુતરું બેઠું છે ઘરવાળા નો ભાઈ છે ને તારું સત્યાનાશ તારું આ કુતરું ગાળો દેતી ગયું પણ એની ભાષા આપડે ખબર પડે ની આપડે ગાળો અને આપડે કશું આવીએ નઈ પછી આવી જુદી જુદી રોડ કરી પછી મેં કહ્યું મેં પણ ભાઈ કૂતરો અહી મરા બે રહ્યું હતું કાકા કેવા જાય હવે ભણ નથી પત્રી જોઈ બત્રીજો પણ એ ઋણા પરમાણુ નું આકર્ષણ છે એવું બે કરું મારે હાથ જવું જોઈએ કશું અરસું થાય તો પેલો ઘરધડી મનમાં થાક્યો એનું ઊંઘ નહી આવતી ભાઈ અને આ બહે એટલે ઉઠી જાય